અનિલ છે અનિલ નો અર્થ શું થાય ખબર ક્યાં નથી મને અનિલ નો અર્થ નથી ખબર એમ ના અનિલ ના અર્થ જરૂર નથી ખરેખર અનિલ શો પણ તમારું નામ અનિલ છે મારી જાતે પોતે હું મારી જાતે માનું છું કે હું અનિલ છું હા પણ કો પૂછે કોણ છે તમારું નામ શું થાય મારો મારું આ મારું ઘડિયાળ છે ઘડિયાળ હું છું એવું ના બોલાય માય ને અનિલ તો નામ પાડેલું તમારું શું નામ ભાઈ વસંત વસંત વસંત માની કે હું વસંત વસંત તમે માની તમારે માનવાની જરૂર નથી તમારે તો તમારે તમારે કહેવાય જરૂર નથી આપતો બધું અંધેરી ચાલે કર્મો બંધાય છે કરે કર્મ પછી એ ભોગવવા પડે વાંગ બધી છે ખોટું વર્તન કરો ચીટીંગ કરો દુનિયા ને લગ છું એવું કરી ચિંચિત કરો તો પછી કેટલો પાપ લાગે અનિલ તો આ દેહ નું નામ છે નહી તમે તો જુદા થોડી ઓનર માઇન્ડ બરોબર ઓનર ને ઓળખવું નહી જોયે તમે ખુદ ને ખુદ ને ખુદ ને જાણવું નહીં છે જાણું ના જાય નહીં જાણવું જોઈએ કોણ છે ના જાણ હોય નઈ પણ એવા સંજોગો થતા નથી કોઈ સર કોઈ સર હોતા નથી કોઈક ગરબાની હોય છે વર્લ્માં તે હજુ ભાઈ એક જ વાયુ વર્ અને તે જ્ઞાની બધા હિન્દુસ્તાન બધા વિશે જ્ઞાની કહેવાય નહિ ને ગારીલ રૂપા હોવાથી જ્ઞાની કોને કહેવાય કે જેના બુદ્ધિનો એક પણ બુદ્ધિ હોય થાય અને આપણે તો બુદ્ધિ જાગીએ બધા બુદ્ધિ જાગે જ્ઞાની ખરેખર કહેવાય નહીં દરેક સર કે બધા ત્યાં પણ બુદ્ધિ હેઠળ હોય ત્યારે આપણું કામ થાય બુદ્ધિ સરવાદ વાદ વિવાદ બધા દીરેન્દ્ર નું કામ થઈ ગયું મહેન્દ્ર એનું થઈ ગયું પેલા ભાઈ રાજેન્દ્ર થઈ ગયું કે તમારે થયું ચોથાનું કાર જાણવાની જરૂર છે અમારે પદ્રમિટ જેવો સમજો છે મુખ્ય જરૂરિયાત કોણ જાણીએ તો આ દુનિયામાં સાચું આપણું ગર્વ બંધાતો ચીટીંગ ચાલે હા ખરેખર એમ કહીને તમે બધું કામ કરો છો તો એનું ચીટીંગ થાય છે ખરેખર છો નહીં અંત કેવી રીતે લાવવો એનો પાર કેમ આવે અંતીતે લાવવો એ તો અમે અંત લાવેલ અને મહેન્દ્રભાઈ ફોન પર વાત કરેલી અને મહેન્દ્રભાઈ કહું છું કે તમે એમને જ્ઞાન આપ્યું છે કે નથી બઉ મહેન્દ્ર નદ્દો પર વિચાર કરે ત્યારે એમમાંથી જારે છૂટી મળે ત્યારે કદો થાય એમમાંથી છૂટાય ત્યારે ખરું એમ સમાદી આ બધા વેપાર વેપારમાંથી વેપારમાં જમાની છૂટાય ત્યારે ખરું એમ ને છૂટવા દેવું ને જરૂર છે એમ રહીને મુક્તિ પર એવું છે દર્શન કામ કરવા છે વેપારમાં છૂટ્યા એટલે એને ખરો પર છે વેપારમાં આ સવા ગધરે ને કરી દેવાનું ક્યારે એટલે આ વિજ્ઞાન સુધી જાત એ કર્મો ના બંધન થાય ને વધારે કર્મો બંધાતા જાય છે કે તમે સંસારમાં કર્મ બંધાય વિજ્ઞાન એક પણ ચિંતા ના થાય જો અમારી આજ્ઞા બોલો દેખાય છે વસંતભાઈ દેખાય છે ધંધો કરવાનો ના ભાઈ નોકરી કરવી પડે ધંધો આપડે તો નોકરા ના હોય કરવું પડે ફરિયાદ કરવું પડે આવો આવવા ધંધો હતો અને સર નથી કરવી તમારી માફક થ ધંધામાં ખોટા કામો કર્યા છે એટલે ના થાય તો સારું કર શું ખબર અને બી કેટલા છોકરા છે બે લાઈ કેટલી છે બે છોકરા શરીર ની માથા ગુજરાત આવે પછી જોઈએ મોડો ઘણો નજીક માં હોય તો થાય જ ને મો તો થોડો ઘણો તમને ક્યા સાહેબ નથી જતો પલસા बोते दादा ने तमा निगबत वाला नाम छे घरे घर से थे नहीं जानते हो थी हूं अनिल थे ऊपर थे एक बोते थे देखो ये कौन नहीं जाए संसार के जाए हां हां मनपान के जाए थे इबराती संसार निदागों गुरु बाबू ने तो तवा कर दे છોકરા હતા ગયા વિસ્તારમાં કેટલા છોકરા હતા મને તો શું ખાવા પડે સ્વતંત્રતા લાગતી નથી લાગે તો છે ના ના આ તો પછી તપાસ એના કરી ઇન્ડિપેન્ડન્ટ થવાયન્ટ ઇન્ડિપેન્ડન્ટ કોના દુનિયા બનાવી છે ભગવાને બધા કુવાબે આપડે આપડે વિચાર કર્યો નથી ભગવાન બનાવી દે એક બનાવી પાર્ટનરશીપ માં એકલોથી જ કરે ક્યાં રહેશે ભગવાન બધી જગ્યા ભગવાન એટલું માનો ભગવાન પૂજા કરવા છે ધંધા કેવું સર્વત્ર હોય તો અહીં જ ઘેર હોય તો ચાલે એવું ના હોય આપડે તો દફ્તરી છે ને તો જૈનો માં રાજકોટ ના લઈ તમારો કામ ખરેખર કોને બનાવી નહિ જાણવું પડે તમને શું લાગે ભાઈ કોને બનાવી પેલા જેના થકી આ બધું ચાલી રહ્યું છે તમારી પાસે કોન્ડિયામાં આવડો મોટો થાય કોરું જોયું કોરું કો આવડ મોટા થાય પીસી પછી તમને સમજાવું ખરેખર કાઢી નાખવા તમને ખોટી ગયેલી બધા છે ને સોલ્વ થતું ના ભાઈ બરોબર સિદ્ધાંતિક સર્વાંશ રૂપે છે કેવું છે કે નહીં તમે પોતે જ સરવાનું છે તમે પોતે જ કરવાનું છે જીવ તો સર્વાંશ રૂપે ભગવાન રહેલા અને તે આવરણ અંશ રૂપે આવરણ આવી છે એવું અજવાળું અંશ છે અદ્વા છે એ લોકો પોતાની જાતના અંશ માની લીધા સમજ ના પડીએ કેટલાય કાળથી આ તો આખું નાન તંદરથી જાય ને બરો પછી કોઈ જ્ઞાનીઓ પાસે દાખો વર્ગી જે હોય કે જે પૂર્ણ બધું આપી દે તો ચારે ને એટલે તમે સર્વાંગ છો ફક્ત તમારે છે તેમાંથી એક ઇન્દ્રીય જેટલા જેટલા આવશે આવરણ છૂટ્યું એટલા આવું વધારું પડ્યું બરોબર હવે આવરણો છોડી આવરણ અવ્યક્ત રૂપે છો એ વ્યક્ત કરનાર જોઈએ અને ક્રિએટર જો કઈ હોય આ દુનિયાનો તો ક્રિએટરનો અર્થ કુંભાર થાય શું થાય આપણે ત્યાં કુંભાર થાય તો આ લોજિક વાળા લોકો વિચારથી થયા છે અત્યારે પોલમ પોલમ ચાલે નઈ આ કાલમાં તમે હોય તો પેલા અંધારા કાળ યુગમાં ચાલ્યું ગયું અત્યારે પ્રજા વિચાર એટલે લોકો પૂછે લોજીક વાળાનું ભગવાને આ દુનિયા બનાવી છે ભગવાનને કોણે બનાવ્યો પ્રશ્ન બનતા ઉપાધિ મૂકાય છે સાયન્ટિસ્ટ મને ભેગા થયા મને કહે છે તમે શું તમે કેમ ના પાડો છો ગોવાડી જ મેં કોઈ બિલકુલ ના નથી પાડતો હું કહું છું ગોવાડી ક્રિએટર કરેક બરોબર બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય છે અને તે અમે અબજ માણસ માની બધા કરેક્ટ છો પણ વાસ્તિક વાસ્તવિક શું છે કે તે વસ્તુ છે ઓનલી સાયન્ટિફિક એવિડન્સ છે આ શું છે ભેગા થઈ ને કાર્ય થયા કોઈ અને કરતા કોઈ નથી આ વર્ણ નો અને છત્ર કર્યા કરતા વગર થયું નથી આ વર્ણ આ જગત તો કરતા કોઈ સતત થયા નહી થયું નથી એમ પણ જોડેબાદ વાત કરું છું કારણ કે નૈમિત કરતા છે કેવા છે નિતિક કરતા નિમિત્ત રૂપે ખરેખર કરતા નથી આ નૈમિત રીતે કરતા એટલે સાયન્ટિફિકા ભેગા થાય એને આપણા લોકો શું કે છે એમાં સંજોગો સારા છે ને સંજોગો પહેલેથી સારા શબ્દો આયા પણ એમ નથી કે આ સંજોગો એ શું છે આ તમારે આયા હોય હું બે મિનિટ પેલા એટલે આ બધું સંજોગો મળવાનું કેટલું બધું તારા બધું શરૂઆત થઈ રહી નથી હું એક્સેપ્ટ કરું તારી વાત કે ગોડ ઇટ વેટર ધારે કઈ સાલમાં સાહેબ મને ખબર નથી કે ક્રિએટ થયું તારું માન્યતા માન્ય છે આ જગત લાસ્ટિંગ જગત પણ ક્રિએટિવિટી જરૂર નથી અનાજિઅન ભગેલો ને બરોબર છે અને ભગવાન ક્રિયે છે બહાર જઈએ ને તો લોકો કોણ છે ક્રિયેટર હું ગોડ ક્રિએટર કારણ કે આ જે રાત સાચી વાત વસ્તુ વિવેકવાર અને વિચારશીલ કેવાની જરૂર છે બરોબર અને ફ્રેક નથી એવી વાત જે આ સમજું હા રોડ માણસો છે લઈ મન ઘૂંચાય બુદ્ધિ બધા ઘૂંચાયેલ અહંકાર ઘુસાયેલો બુદ્ધિ બુદ્ધિ એ પદલ સોલ્વ થાય નહીં સોલ્વ થાય તો શાંતિ થાય અને સોલ્વ ના થાય એટલે અનસોલ્વ કરી દે બધા એટલે બધું બૌ વધતું જાય એટલે આ પધલ કેમ સોલ્વ થાય કે ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ થઇ પધલ આ વરનું જે પધલ છે એને ટુ વ્યૂ પોઈન્ટ સોલ્વ કરી શકાય છે નાની પુરુષ કરી શકાય પછી પથલ થાય નઈ અનંતવ બે જવાબદારી કર્મ બે છતાં નૈમિત નાય પણ ના કહેવાય શું કરું નૈમિતિક તો ખરું રિયલિસ્ટિક નહી પણ નૈમિત શું બાકી સગોતા દેહ પોતાનો દેહ ના હા થાય જાપ મરી જાય છોકરો પર છીત્રી બનાવ જાય ખરો બાથો આવી ગયા થી પાછો આવ્યો જતોર મર પાછો આવેપ બાપ ને દીકરો જુદા જ છે ને બે દિવસ ની સગાઈ છે બે કલાક છૂટો થઈ ગયો ના થયું એવું થઈ જાય આપડે સમજી રાખીને આપડે છોકરા કરવાનું શું ના થાય છોકરા આવે એટલે આપણે કોણ છીએ જાણીએ પસંદ સોલ્વ થાય છે આ તો આવવાના જ હતા પૂજા જબરજસ્ત બધું પૂછાય કારણ ગ્રંથ ભગવાન મારી સાથે વાતચીતો ચા મારે પ્રશ્ન છે ક્યાં જઈએ આવી છે ને મોક્ષ ક્યારે થાય કે ત્યારે એ નિર્વાણ કહેવાય શું બરોબર છે અને નિર્વાણ થાય ત્યારે એટલે કર્મ એક બાકી ના રહે ત્યારે બે છેલો પ્રાપ્ત થાય નિર્વાહ થાય એટલે મુક્તિ નો આ જગત કેવું છે લોકાલોક છે કેવું છે લોકલો લોકલોક લોક પ્લસ આલોક લોક વિભાગ અને જ્ઞાતા બંને છે દ્રશ્ય અને દ્રષ્ટા બંને છે બરોબર છે જયારે અલોક માં આકાશ એકલો જ છે શું અલોક માં બધું જ છે અલોક માં આકાશ એકલ છે એટલે લોક અને લોક બેની બીજો દેહ મળે છે જીવ એમને એમ જ રહે બીજો મળે કે દેહ જ ના એને પોતાનો આત્માનો જે આત્મા નો દેહ આત્મા નો દેહ આવું હોય દેખાય ગયો છે નિર્દેશ કે ભાઈ શું થોડા દેહ ના લગતા નથી ખબર નઈ બધા તારે લાગે બોલે કોણ બોલે મને લાગે તમે બોલો છો શું મને તો લાગે કે તમે બોલો છો હા પણ કોણ કોણ બોલે હું કોણ દાદા ભગવાન ભગવાન બોલે ભગવાન જોડ વાત થાય જોડે ઓરિજિનલ ટેપ રેકડ આ ઓરિજિનલ નથી ઓરિજિનલ ટેપ રેકડ એ ત્યાં જ કરી લખતા છે તું જોતા છું અને હું જ્ઞાતા દસતા છું આની પર શું વાગી રહી છે શું બોલી હું જ્ઞાતા નિરંતર જાગૃતિ અજાગૃતિ વિરામ અને તું નિરંતર હું ઉઘાડ્યું છે હું નથી કેતો શાસ્ત્ર કરું ઠીક છે શાસ્ત્રી કાર કહ્યું આખા જગત સાધુ સંતો બધા ઉગારી ના ખ્યાલ નિરંતર જ્યાં સુધી ચિંતિત માત્ર પણ અહંકાર બુદ્ધિ છે ત્યાં સુધી ઊંઘ્યા જાય ઓછી પણ ઊંઘિયાદ કરે છે અને નિરંતર જાગ્રત એ જાણી પૂછાય બધું પૂછાય દરેક ખુલાસાબાદ વૈજ્ઞાનિક પ્રવચન માં ધર્મ ના થાય શું કહે તો માથે જ મટી ગયું શું કરેભાર નહીં ત્યાં થાય મા થાય છે પ્રવચન હોય એવો રહે છે થોડું ઘણું ફેફા થાય પ્રવચન થી ફેફાર થાય જ નહીં પણ થાય તો કોનું થાય એ જેનામાં ચારિત્ર છે શું કહે છે બોલનાર ચારિત્ર ભલે અંકારિક હોય અહંકારી હોય તો હજી પ્રવચન હોય પ્રવચન જ હોય બીજું હોય અને છે શું મહાવીર અને ગૌતમ સ્વામી ની પ્રશ્નો છે આ છે અહી પ્રશ્નો પ્રવચન ના હોય પ્રવચન તો માર્કેટમાંથી બરોબર એ ગોઠવણી કરી વાંચી લાવ્યો ફાઈટ કરીને આવ્યો બોલું તો મેં એ શા બસ લાવવાનો કે નવું ઉત્પન્ન થતું નથી જ્ઞાન એમાંથી પોતાના પોતાના કુવાનું નથી આ એ બોરિંગનું નથી બારથી લાયેલો રિઝર્વેશનમાં રિઝર્વારમાં શું કર્યું અને આ તો ઉત્પન્ન થયેલું શું છે ઉત્પન્ન થયેલું આ તો પોતાના એટલે છેલ્લું જ્ઞાન પ્રશ્નો મન ગરું નહી મન તો શું કરે છે મીટરો લીકેજ થયા છે એટલા માટે આવે છે દાદા અહંકાર કરવો કેવી રીતે અહંકાર કરવો કેવી રીતે એટલા માટે આવ્યા છે આવું કાર્ય જીતા ગેસ કરી જોઈએ બીજા ભાઈ ભાઈ છે એમના હાથમાં નથી તારા હાથમાં હોયે મારા વિચાર પ્રમાણે હું કહું છું એમના પોતાના વિચાર પ્રમાણે કે છે આપડા કર્મ બંધાય છે તમે શા માટે પણ આટલું આત્મજ્ઞાન મળ્યું અને કર્મો બંધાય છે તો તમે કુકામ પડ્યા હા પરિણામ મારા આત્મસત્તા નથી મારા આ વર્લ્ડ માં કોઈ માણસ ફરી પાડે કે જેને ચંદ્ર શક્તિ હોય તો ક્યારે શક્તિ આવે કે આપડે આપણું વિચાર કરી શકીએ ક્યારે એની શક્તિ આવે કે પોતે વિચાર કરે કે મારે પરણવું નથી મારે કઈ કરવું નથી એ શક્તિ આ શક્તિ એવું છે ને એના માટે ઉપાય એનો ઉપાય સાચો ઉપાય જાણતા નથી લોકો એનો સાચો ઉપાય જાણવો છે પ્રાર્થ બે એને સમજવું છે બરોબર પ્રાર્થ ફરે નહીં કરે શું હું બોલો મારે શાદી કરી ઉપાય એ કઈ ફરે ચીજ નતી શું કહ્યું હે કેટલા વીસ વર્ષી કલમ પકડી નથી ત્યાં જ પકડી નથી પચીત્રી નિમિત્ત જગત ના આ જે બહાર જેમ છે મોક્ષ માર્ગોરી શું છે પડી ઘરે ઓછો થાય એટલો ઊંચો છતો જાય બીજો પ્રશ્ન એવો ઉભો થાય દાદા ના ના આ પ્રશ્ન મારો પૂરો થાય છે આ ધોરી માર્ગ નથી આ તો લાખો વર્ષે એકાદ નીકળે છે એ લાખો માણસ ને મોક્ષ વાય છે એ ડાયવર્જન માર્ગ છે આ સમજે ને પચાસ હજાર માણસ નું ખરે હજુ કેટલાય માણસ પણ આ લીફ્ટ માર્ગે તારે લીફ્ટું કરું હું નઈ પણ કહે પછી અહંકાર સુધી જાય મમતા રે તમને પોતાને ખબર પડે કે અહંકાર મમતા શ્રી મોટું બી તો તમે કયું વાત શું મળે આપડે જે આમ ઈચ્છા છે તું પૂરી થાય મને નથી લાગતા મને લાગતા નથી એ દાદા ભગવાન લાગે છે આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે શું છે અને ત્રણસો છપ્પન ડિગ્રી છે મારી ત્રણસો છપ્પન છે દાદા ભગવાન એમને ત્રણસો સાત ડિગ્રી એટલે એને આ બધા પોતાની મુક્તિ માટે શું કહે વાત છે હોય ને આમ નામ કરવાનું આવું હોય આ તો જ્ઞાની પુરુષ ચાત્રકાર લખવાયું શું લખેલું જ્ઞાની પુરુષ ના ચરણ જ મોક્ષ છે એવું લખે ચાર ચરણ ને તમારી જાગૃતિ આ સમજે ને બેન્સ થાય એનો સેવા દીધીને એ તો એક કે